બિલકુલ જોવાનો જ નહિ વ્યવહાર જોયું વ્યવહાર કેતો પરાફ્રિક છે શું છે તમને પાછું તેનું પાછું શ્રમિક પાછું મરમા આવે કે આ કિલકુલ ના થાય વાંધો નથી પણ જ્ઞાન વારું છે કદી માર્ગો બહાર ના થાય તો અંદર પેહલો થશે અને પછી નિશ્ચય જાય લોકો તો ક્યા કરવાનું પ્રભાવી દેખાતો કે આપણે જોવાનું કરવું ને જોતા હોય કરવું પડે અમારે બધા અમે જાણીએ પોતાના એમાં આત્મા નું લક્ષ લે કોઈ કારણ ના રહેશે એવું લક્ષ લે આત્મા નું લક્ષ્ય અનુભવ પ્રતિબિ અને લક્ષ્ય તેને મિશ્રિત છે શું છે આ જ્ઞાન છે કૃપાલ દે એમ કહ્યું કે પરમાર સંબંધી બોલતા અમારી વાતા પાછી ફરે છે એનો અર્થ શું લાયકાત જ નથી લાયકાત બિલકુલ કરેન્સ છે એ જોશો નહીં શું કયું નરેશી એ બોલ નાખ્યો નહીં એમ કહ્યું શું કહ્યું નરેશલ ને તમે એ કરવા જાવ છે ભાવ રે જો બાજુ હમું કરવા જાય ને કરતા ભાવ થાય કરતા ભાવ થાય એટલે આખું આખું કરતા બુદ્ધિ સર ના જાય એવું આજ્ઞાન પણ કેવું છે કે વ્યવહાર એની મેરેજ બંધ થઈ જાય બોલ પડ્યો ને પછી એ નહીં જુઓ કદી નહિ કરવા જાવ તો એની મેરેજ બંધ થઈ જશે ભૂલ થઈ જશે લોકો હાથમાં આવ્યા પછી કાચા પડીએ બધા એથી હું રોજ પૂછું કાચું પડાય છે બીજા વખતે છ ફૂટ પૂછે અને કોઈ સાઈ ફૂટ ઉચેત નાખ્યો કે કોઈ બે ફૂટ પૂ દે તો અનુ વધાર ફૂટે છે કે અણુ ઓછું ફૂટે છે અને જોવાની જરૂર છે આપના ભૂલાય સર લુકાય પેલું અમારું ભેસર ના કરશે એમાં ગમે તે માણસ ને પરિણામ પામે એવું નથી પછી જય એટલા પરિણામ પામે બધા ને પરિણામ પામે કારણ કે પેલા ચાર પડ્યા આ જ્ઞાન ઉપર બીજું કશું જોવાનું અનુભૂતિ બસ પોતે પોતાને કોજ્ઞા માં બીજા નો ધો જોવાની જરૂર નહી દાદા અનુભૂતિ અનુભૂતિ રીતે પાંચ આજ્ઞા માં રહીએ ને એ અનુભવ જ રહ્યા કરે સમાધિ રહ્યા કરે આનંદ આવવા દે આપણને કચ્છ ના થવા દેવાના કેવું ફાઈલો નિકાલ એ કરવાનો હોય આપણને જેવો જેવો આનંદ આવવા દે એટલે ફાઇલો ઓછી થાય ત્યાર પછી એનો રસા ખરો આવેદ आत्मा अंत आया करे सी फाइल नो निकालो फाइल ने लीजे नहीं दिखाते અમુક ફાઈલ ના હોય આવે છે મન વગેરે સાતા બા બીજી બહાર ની ફાઈલો કઈ બોલ એટલે મોટી વસ્તુ નથી લાયબર્ટી બંધ થઈ જાય કારણ કે આખું બાર જવાની વાત કરીએ પછી સર એને પંપાર કરીએ પંપાર વાળું હોય નઈ એને ભૂતગલ છે વ્યવસ્થિત તાબેત છે એની હસ એટલી આવી એવું ના કરે જેટલી આવોરાવું પડશે જ્ઞાની વેદે દહી વેદની વેદે રો શું કયું વ્યવસ્થિત ભોગવ નહીં થવાનું કેરફાર થવાનો નથી વધી જાય અંદર ની ફાઈલો ખાઈ જાય કોઈ કોઈ ના તાબામાં નહીં ને પારકા તાબામાં હોય પાર ની ફાઈલ વધી હોય મુશ્કેલ પડી ગયા ઘર ની ફાઈલ ને તો તમને કહ્યું <laughs> માનસિક દુઃખ હોય તારે બહુ દુઃખે માનસિક હોય કે ભડકો થવાનો છે ને નથી થવા ને તમે થોડી હિંમત આવી જબરજસ્ત મને વચે છે શહેરો નો છે સજાવી છે આપે એક અવસારી બીજો અવતાર ના થાય એવું વિજ્ઞાન છે એક શહેર શંકા પડી પછી એમ થાય નિસંગ વિજ્ઞાન છે એ બુદ્ધિ બુદ્ધિ બતાવે બુદ્ધિ પોતે વિચાર કરે ને બુદ્ધિ બતાવે ત્યારે મારો ભોગ થઈ ગયો છે પછી આવે ચાલો બીજો તારી અજ્ઞાન થી મુક્તિ થઈ ગઈ તો હજી થઈ ગયા ચિંતા થઈ ગઈ બંધ ચિંતા થઈ જતા પછી ચિંતા ચિંતા થી મુક્તિ એ પેલી મુક્તિ કેવાય જગત માં કોઈ ચિંતાથી મુક્ત થયેલો આ ક્રમિક માર્ગ માં પ્રપાલ દેવ એમ લખે છે બાર ચિંતા છે અંદર આનંદ છે બાર ની ચિંતા બંધ થઈ ગઈ છે ને તો પછી હાથી બધી મુક્તિ કરી બીજી કઈ જાય शास्त्रो फायदो करे मेहनत अधास्त्र ग्राफ्टिंग करता शास्त्र में मूल वस्तु कारण हो ग्राफ्टिंग करता है नही ते गमे तो आप ज्ञान ज्ञान है રાખે ભાઈ વેલા રિટાયર્ડ થઈ જાઓ અને બેસી જાવ તમારી ફેમિલી ને સંસારમાં આપડે સિદ્ધાત્મા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રો છે અને કપાલ જેવું માનતા બધું ટપાલ જેવું જે પુસ્તક માં છે ને એ બધું થઈ ગયું છે હવે જે જે કરવાનું ગયું છે એ બધું થઈ ગયું છે થઈ ગયું છે જે કરવાનું કહ્યું આરમ પરી ગયા પરીમ પરી ગયા ગયા બધું જેવું ચાર પરિણામ હોય એવું સંસારિક બધું ચારિત્ર બધું સંસારિક હોય તો થાય અક્રમ વિજ્ઞાન હોય તો બીજી જાત નું સાયન્સ છે એમાં ચોપડીમાં આપડા શિક્ષકો છે ને આપડે આ પદો છે ને એમાં ઊંડા ઉત્તર રાખું માટે જોઈએ કરે બાઘા લોકો ઉતાવળ કરે છે ને થોડી પણ આવતા શું કરાવી બેસતા ઉતાળ ઉતારતા ઉતા ગાડી બેસતા ઉતાવળ ને કરતા ઉતાવળ માટે કરવાનું પોતાને ઘેર જોવાનું ચોરી કરી છે આપડે સમાજી રહ્યું છે તમારા માટે તો સમાજી રહ્યું જોયા કરવાનું એ જોયા કરવાનું જી ના વિષય કસાય જોર કરતા હોર કરતા હોય તો આપડે જયી જોર કરે કે જેટલું પ્રમાણ છે ને આ એક જણા બોલ ઉખ્યો હોય ધ્યાન રાખીને આપડે હાથમાં ફેરફાર કરવા ચાવી થાય તો ઠીક છે ચાવી છે સામાયિક કર્યું પેલા કર્યો એક બે વખત બધા બધું કરો ખુબ એનર્જીઓ પાડો જો તો પછી મૂકો બધું વાગડી જાય નહી તો नहीं, नहीं के के ये के एक रहा। तो नहीं तो कविवार जवाबदारी आत्मा ना लक्ष्य बैठो है बहुत કરોડ અવસાર થી લક્ષ નથી બેઠું સંતોષ થાય ઈચ્છા ના થાય બીજું શું જોઈએ આના માટે બધા ભટકે છે આખું આના માટે લક્ષ લે એટલા ભટકે લક્ષ લે તમારે આવો હશે આમ હશે તેમાં શંકા નો સંદેહ ના જાય શું કર્યું આ સંદેશ ગયા પછી શંકા ગયા પછી લક્ષ બેઠું સાહેબ આ શું બધું આ કૃષ્ણ ભગવાન જેવું પદ છે અને અત્યારે જો કરી પડી જાય તો પરિણામ એટલે આ સામાજિક કરો ગોઠવડી કરો બરો નથી છે જયારે આવું આવે બેઠેલા માણસ ને કેમ્પલ ક્યારે આવે તો બાર બેઠિયા નાસ્તો કરવા ક્યારે આવશે ક્યારે આવશે એટલે ભૂત કરીએ ગાડી નોંધાય એક જ એમાંથી ચિંતા બંધ થઈ ગઈ તો બંધ થઈ ગયો હોય તો બધું પાછું પાછળ ના પડી આ તો બધા કેટલા લક્ષ છે परिणाम क्या दादा आप સમજી ને તો પરસ્પર કરતા હોય ને સચિગ માં પરસ્પર રે અને કલયુગ માં પરસ્પર વાંટા રેલા કળિયુગમાં તો રહેતી પડે ફાયદો બહુ સારો છે પરસ્પર ટેગો કરવાની મદદ કરો કેવાતું છે એટલે ફાટી જાય સારું જગત છે ધોળા માંથી છૂટા એવો માર્ગ મળ્યો આરાધના કરી લોક જાણીએ નહીં કેવો આ પરિણામ આવે એનો ઉપર આ પરિણામ કેટલા બધા પછી વીસ પચીસ આ આ આ એવું કહેવાય अब इनका अंदर को अंदर काम किया है और बॉल पर भी जाकर आंकड़ा संपन्न आप यहां से गिरफ्तार हैं नहीं बहुत खराब है नाखलो बहुत सरस है हां बहुत देखते हैं जब हम नाखलो कटियाना पर डिसेंट है परिणाम में यह पास पति परिणाम था એને આ બંધ કરવા માટે ચોક્કસ મારા થયા કરે આગળ બંધ કરતો જાય છે ને આગળ નાખતો જાય પાસે બંધ કરતો જાય ને આગળ નાખતો જાય મારતો આ મારો ટાઈમ નથી પણ આટલો સરળ છે સહેલો છે પ્રયત્ન એનો તો બંધ થઈ જવાનો છે નાખવાનું બંધ કરી નાખવાનું બંધ કરે ચાલુ સમજાય છે ને પછી કોઈ કહે છે કે કેમ તો વળતા નથી એમાં વળ્યા બધા માં ઘરે વળવાનું શું કેમ તારે પરિણામ બંધ થઈ જાય હું દાદા આ તમે કાલે વાત કરી ને આના ઉપર મેં થોડું લખ્યું આજે કાલે આપડે વાત કરી દી એના ઉપર થોડું નક્કી છે ગઈકાલે તમે વાત કરી દી એની ઉપર નક્કી ટૂંકું કર્યું છે એમની પાછા વાત ના કરીએ તો જડ થાય કારણ કે એ ખરી કે આપડે એને ખરીદ નથી કરતા એ કે છે થોડો કેમ નહીં કરતા પણ આપડે તમને કે નઈ તમને એ ઓળખે નહીં એટલે તમને કોઈ કે નહી કે આ પરિણામ ને કોને કે તમને કોઈ કેવની કે આપડે નવની ભી રહેવું છે સિદ્ધાર્થ માં થયું છે કે અંબાલાલ પટેલ ને ભરવા જેવાનો પાર કરે પરિવાર ની ખબર પડી ભાવ થતો ત્યારે કોઈ ના પડે અત્યાર સુધી જે પુરાવો છે નથી ગયા અને આ માર્ગ બળી ગયો હોય કર્યો હોય તારે આવેસ આવ દાદા પાછું અક્રમ માસ ક્યાં ક્યારે આવશે પાછું અક્રમ ક્યારે આવશે ને ભૂટબોલ તો આ બાજુ તમને જુઓ જે आप भाव बंद पर करते कर भाव मनो हाथी दीदाको कल बता पर परिणाम એ બધા મને આપી દીધા છે તમે લખીશું કાલુ પણ કાલે પાસે વાત ને સમજવા માટે સરળ છે સુગમ છે બઉ્યા છે રમી જાય હા સંકેત રમી જાય એક સહાયક સંકેત ના રમ્યુંત ના રમ્યું ને નિરંતર માર્ગો અને આ બાબત થયું છે કાયદા નહીં પેલું ઘાસ ગુરુ મહારાજ નું ચાર શિષ્યો છે ઢીલા ખબર પડે અકડાયેલું ખબર ના પડે તેથી કંટાળી ભાગી લા છે કે આ ક્રમમાં જ આપણે પાસ થઈ ગઈ નહીં પાસે દિવાળી એવું સ્પષ્ટ વિજ્ઞાન છે સ્પષ્ટ વિજ્ઞાન છે મન બુદ્ધિતા અંગા બધું કબૂલ કરે એવું નથી આખી વંશી અંદર કબૂલ કરે એક અને શંકા ના સાંભળવું સુંદર વન આવ્યું હોય તો તમારે કેટલા બધા ફેર હોય હવે આ વન માં આ સુંદર માં બગીચામાં રણ માં વિચાર આપણને આવે એવું છે માણસ પહોચી ના શકે આ બે મહિના પરિણામ આપણા બધા મન બુદ્ધિ ઉદાપુર કરે બધા એ નાખેલો બોલ નાખ્યો છે બધા નાખીશું નહી એટલે નહીં કીધું દાદા છે મીઠ્યા દ્રષ્ટિ હોય મીઠ્યાદ્રષ્ટિ ગીવ હોય એ વખતે એ જે વાંચતો હોય જે એના વિચારો હોય એનું જ્ઞાન વધે હોય મિથ્યા દ્રષ્ટિ હોય પેહલા તો તે વખતે મિથ્યા જ્ઞાન તરીકે હોય ને પણ એવું એમ કહેવું છે આપણું હોય રમી માર્ગ નું એવું બને એ તો કામ જ ના લાગે રમી માર્ગ નું અત્યારે ખબર પડે ને હોય શાસ્ત્રો વાત હોય તો પેલા નિથ્યાત્વ જ્ઞાન કહેવાય પણ સંકેત આવેલા સંકેત જ્ઞાન થાય ને તેનું જ્ઞાન થઈ જાય એ બરોબર છે પણ હિ ના ચાલે વાત થઈ ગયું અને હૃદય પગ ભાવકર્મ દેખાય છે સમજ માં આવે કર્યા કરે છે નવ કર્મ તો નથી આત્મા એટલી જ બીજી આ બોલ નાખ્યા પછી પછી એને કશું લેવા દેવા નથી જે બધી એ બાહ્ય ક્રિયા છે પરિણામ ફરી નાખી નહીં તો હા મેં ચાર નું બંધ થઈ જશે આપણું વિજ્ઞાન અને અનુભવ આ વસ્તુ કેવી સમજો એક <laughs> રાત જ સમજવાની છે સમજીને તમારે બીજું બધું છે પરિણામ છે પરિણામ છે તે પાછો પાછો આપણા હાથમાં ભી હોય પરાશિત છે આ તો વ્યવહાર બધ બહુ જરાશી બધો ભાઈ અને વ્યવહાર માં પડી રીતે ધર્મ કરવા માટે આત્મા પરાશિત માં કઈ રીતે ધર્મ ઘડી શકે સદન છે પણ જ્ઞાનીઓ હોય તો કિશન ચૌધરી હોય नहीं, <LG> नहीं दारू था था था। तो तो है? तो दारू कि कि जब है कर लक्ष था? બા બતા રેકર બોલતી ગુજરાતી સમજુ છું ગુજરાતી આ નીચે એ હોમિયોપેથી લાભ લઈ લો કદીક માગે જેવો છે નહીં કૃપાલ દેવા લખે છે ત્યાગ કરવાનું ત્યાગ કરવાનું આત્મા હોય તો આત્મા નથી કારણ કે આત્મા ત્યાગી જ છે આત્મા થઈ જ્યાગ કરવાનો દેતો નથી ત્યાગ થતો નથી હું પાર્થ નહીં કરવા દે કદી માગેવો તે જ્ઞાની ને જોવા પડ્યા હતા દેહ સુધો છે સાધુ મહારાજ પણ બાંધે છે આપડા સંસારી આક્રોશી નથી ભગવાન આક્રોશ કરો થાય બાવીસ ટકા મળ્યો સહન જ નથી આહારી છે ને દુઃખ લાગે તમને લાગે ને એટલે આહારી ને આપી દેવડાવીએ એટલે પછી ગુમ ભરેલો નહીં પછી આપડે ના આપડે ખોટું કઈ કહેવાય પણ આપણે સમજી કે આપડે કેવું સહ સુગમ છે તમારા આત્મા જે પરિણામ હતા એ પરિણામ બધા થતા થતા બધા ભગેલા બધા સારી પરિણામ થઈ જાય એવું અમને નથી દેખાય તમે ભાઈ ઘણા થરા કરતા હું તો ભાઈ કંટાળ